પાટલા પર આવીને ઉપરબામાં મુસ્કિન તરફ થઈ ગઈ ત્યાં છે મધિન શું થઈ પછી દબાણ ચાલુ થઈ ગયું એ મુતા બધું જમ્યા દૂધપા થઈ ગયો બધી જાય પછી ઘડી ઉઠે ને બેઠા બની અને ઘટી ગયા બઉ તપાસ પછી કલાક આરામ લીધો આરામ ફરી બેઠા ખરું કઈ દઉં ખરું કહ્યું મુની શું કે છે ખરું કહ્યું કે છે રાજા મંદિર શું ખરું કહે છે રાજા રામજી ગયેલા બોલા ને લોકો ખરું ક ખરે આપો ને આપડે ભલે કહી દીધું ઘંટ વધેલો હતો મારું ચીવાનું કે રાજા એ શું કહ્યું કે તમે એ કવતા ના વલણ આટલો બધો ભાઈ તમને લાગ્યો તમારું ચિત આવડું જ્ઞાન તમને ગુરુ ખુબ જ બંધ કરું છું તમારા પિતાશ્રી પાસે જ્ઞાન પિતાશ્રી જવાબ મળે બે મજા રાખવાની બાપરા કેસ હોય અરે બધા ગયો ના ભાઈ કેસ જમવા ગયા તારી તારી ચિત હોય ધારવા બધા જ ના રહે હમણાં પચીસ વર્ષથી જ્ઞાન થયું છે વસ્તુ પણ એક સીઠ અમે સમાધિ વખતે દશામાં રહ્યા નથી એક વેરીટે અમારી સવારી રાત્રે ડાયરેક્ટ રાત્રે સમાધિ જાય ની ગાળો દોતરો ના જાય અને ઉપાધિ ની મહી સમાધિ રહે તે સાચી તમારી ઉપાધિ વગર હોય અને તેની સમાધિ રહે તો સાચી હમણાં હાથ કરી વાળો ફઝર હોય અને મારે તમે હાથ કરી ચાવા છે જો જાનાર છો તો તમે નથી જો પહેરનાર છો તો કેવા જવું કીધું દીવા જેવું કેવું કે છે આ વસ્તુ દીવાદેરી વાત શું છે મને શું કે છે મને તો કોને હું નથી આ વર્ગ પોતે પોતાનો જાણકાર રે એને બીજા જાણકાર ની જરૂર નહી હા બ્લન્ડર અને નિશ્ચય એ જ ઉપરી છે તમારે જાય ને એ તો પાછા હોય ને એ તમે ઊંઘ આવી જાય પછી સગર ની હું ચીટ ચીટ બીજા થઈ જાય એ છે ને કુતરા બે પૂર્યો ખાધ્યો તમારી હોય એટલે તમારી સાથી તમારી કોને કહેલી છે કે આથી આથી ઉપાધિ ની હાજરી હોય છે સંસાર ની આ હાજરી હોય છે થાય છે એ હોય છે જાગત હોય પછી ઊંઘ ના હોય તમે જવું છે કે જવું જ જો વિધિ કરી આપવા થયેલી હોય એ ક્યાં ઉતુખી કહી દે કા તો હિધવા જોજો જો આપડે આગત બદલો ટાઈમ કરો રાતે જાય મૂક્યા હોય તો મન તો ના થાય મનનો ધબાવેલો છે ઠંડક પડે ને ત્યાં સુઈ જાય અને એ તો ઠંડક જ હોય અહી કોને સભા મન થાય મને ના થાય એવું તો જયારે ઠંડક પડતો એ ના થાય આ જૂનું બંધન છે એ તો થોડું છે સુગંધી એટલે કર્મ છોડે નહી કોઈને ઘર તો છોડે નહી બીજા ઉપાય થી હલ્પા થઈ જાય હલ્પણ એટલે આવડો ગોળો વાગો ને આટલો પણ નિમિત્ત છોડે નઈ બીજા ઉપાય ખરા ઉપાય દેહાદ્યાસ જાય ત્યારે પુરુષ કેળ નઈ તો પ્રકૃતિ પુરુષ કહેવાય શું કેવાય આ પ્રકૃતિ ને જુદું પડી જાય પ્રકૃતિ જુદી અને પુરુષ જુદો પ્રકૃતિ ને જોયા કરે એ પુરુષ પોતાની પ્રકૃતિ બધી નિહાળ્યા કરે એ પુરુષ આવ્યા તે ગુજરાત માં જાય માં જાય જવાબ આપણે આપી શકાય એ જાણકાર ગયા જવાબ આપી દે હા હું પુસ્તક કહીને આવ્યો ને આવ્યા આપડે કઈ કાર્યક્રમ હતા પગાર ખરું એમ માથું દુખતું હતું તેથી આવ્યો ની પુરુષા એનું નામ કેવાય કે અવલંબન ના હોય ને અરે અવલંબન વાળું બધું જેમાં અવલંબર જેમાં થયેલો હોય પ્રયાસ ના થયેલો હોય બધી પૂન અને પાપા નું બધી પુનઃ પાપાનું બધી પૂર્ણ આ બગલા બગલા દેખાય છે ને એ સાચા પુણા હોય પાપા નું બધી પૂર્ણ એ બગલા બંગલા હોય ગાડીઓ હોય બગીચા હોય હોય તો ભોગરા નઈ આખો દારો બધા કયા કરતો હોય મુંબઈ હોય કે પરોઘય નઈ અને પાપ જ બોંધે પાપા અંદુ નથી આંદુબંધે એટલે કોનું ભોગી લઉં કઈ સી રહી લઉં કઈ સી કમાઈ લઉં હાય હાય હાય હાય કર્યા કરે અરે પુણ્યા ની બંધી કુન એટલે પુણ હોય આપણી પાસે કોઠું કુલ ભાઈ શાક મળે એવું કુલ ભાઈ દાદા ના કપડા મળે પણ અટકાય ની કોઈ ની અરે આખો દાદો ધર્મ ધર્મ ને ધર્મ ને વિચારવાયા કરે નામ પુણ્યાનુ બધી કુન ધાતુ બધી પુણ્યા પુણ્ય અને અનુબંધ પણ પુણ્ય એના ભવું ધાબડું હોય ને અર્ચન્ટ ના પડે શ્રીમંત લાભો ભાઈ બાકી બધું આ ધન કયુંગી આપી ધન તો એ ઉપરી ના હોય આ તો ભાઈ ભાઈ ને કોઈ સરખા લઈ જશે કઈ વાત નહી કેવું છે બરાબર પડે પણ ધરતી પર પડે તો સારું પણ થઈ આ ધરતી પર પડી ને શું દરિયા નહીંચ થતો હતો મને સંકોચ હતો હા એમનો જે માર્ગ છે એમને અને કેટલો અહિયાં એમને બંધ બેસતો થશે કે નહી થાય અને નહીં થાય તો કદાચ એમને સંતોષ થઈ જાય કે મને સંતોષ થઈ જાય અમને હવે જાણી પ્રગતિ ઓધી હા ઓરથી પ્રગતિ પછી ટેકો આ દા કરીએ કોઈ આગળ ઈ દા કરે તો પાછળ દે દા પણ માતા બોતો પડારી ભાઈ એમાં દીજે એ તો ડાટ થઈ લાવે ને હવે બહુ આટવા પેસે જો આયા જમતા ઉકે ના કે ના આ મારી માં એ તો હા બડા કો બોલા દેવા ઓ સવાર ચા એ તો દે જાય લખાયું બધા આપડે જગત ને હાથું દેખાવાનું છે આપડે સાચું થયું જગત ને આપો લગન એવું રીતે બધું આપવાનું છે જગત માં એટલે જગત એમ સમજે કે આ ભગવાન કરતા નથી એવું કે છે એ ખોટી વાત છે ઘરસાય છે અને રિલેટિવ ત્યારે આ સારું છે બાય મંદિર માં બાળ મંદિર જોયું તો રાહત આવું છે અને જ્ઞાન મંદિર રાહત આવું જેટ બાય બધો જવાબ આયો આપ્યા છે oui. જે અનાજી અનંત છે અને ક્રિએટર છે અને ક્રિએટર થાય પરિવાર ને પૂછ્યું ક્રિએટર હોય તો એની ડિગ્રી થાય ના થાય આ ડિગ્રી કરીને કઈ ચાલ મને દાય છે માયા માયા ભગવાન ઉપાધિ ઉભી થઈ ઉપાઢી ઉભી થઈ છે અને તેનાથી એતરે ગુણો ઉત્તમ છે ગુરુ માન માયલો કે વેતરે ગુણો જે આત્માને ગુણ નથી અને જર્નાય ગુણ નથી મને લાગે એકંદરે એકંદરે મતલબ છે કે કે થાતી છે જો કરવાથી લોકોનો ગુટલા નીકળી જાય અને નકલ બીજા પેપર માં આવી ચાલે લાગે પર માં બે લઈને તો ઉ તો જ તો આપણા પર ભરી ગયા છે મને બેટા એટલે કહું સરા આવો બોલો તેરેથી આઈ રે દાયે કે હા એ ઉદે આજે વાત નથી પણ એ પણ આપણું સ્વરૂપ છે ભગવાન કઈ આપડે ઉપરી નથી સ્વરૂપ છે આપડું આપડે જે આપડે ગાણતા નથી તો સુધી જીભ કહેવાય અને ગાણીઓ ને તારા થાય અને પોતે અનુભવીએ સ્વતંત્ર થઈએ ત્યારે પરમાત્મા કેવાયા આનો આજ આત્મા પરમાત્મા છે અને આનો આ જીવ છે જીવ જવાબ જાય ને ભગવાન જયારે આપડે ગાળો મળીએ મારીએ કોઈ પણ આંત્રે થાય આપણે ભગવાન કહીએ છીએ મારીએ એને ટીટીએ જેલમાં ભાલીએ એનું લઈ લઈએ કોઈ પણ આંત્રેસ થાય અને આપડા ભગવાન કે છે શું કે છે તમે સમજયું ને જેમ કૃષ્ણ ભગવાન થઈ ગયા મહિર થઈ ગયા બાકી બીજો કોઈ ઉપર નથી આ તો અનાદિ છે વચ્ચે જરૂર પડે નથી આ સાયન્ટિફિક વૈજ્ઞાનિક રીતે જેમ ટુ એપ ને ઓ ટુ એપ ને ઓ ઉપર ભેગા થઈ જાય પાણી થાય ના થાય હવે પાણી કોઈ ભરાયું નથી જે રીતે આ બધા દેહ જયારે છૂટી જાય આપડો અને મૂળ આપણા સ્વરૂપ પકડાય એ સ્વરૂપ પોતે ભગવાન છે પણ જ્યાં સુધી તે સ્વરૂપ આપણા પ્રકાશ પામે નહીં ત્યાં સુધી આપણે હસ્તરાત્મા છીએ જીવાત્મા ક્યાં સુધી સંસાર ની ભૌતિક ચીજો નો શોખ છે ભૌતિક ચીજો માં જ રચો બચ્યો રહેશે જીવાત્મારે ભૌતિક ના ગમતું હોય કરતો હોય ત્યારે એ અર્થ આત્મા થાય જ્ઞાની પુરુષ મળે તો અંતર આત્મા થાય એટલે થાય અસ્તિત્વ તો બધા જાણે અસ્તિત્વ એટલે હું છું પણ વસ્તુ નથી એટલે હું કોણ સુધાતા નથી હું કોણ સુધ જાણે ત્યારે પૂર્ણત્વ થાય અરે ભૂર્ણ છે એ ભગવાન છે આ લોકો કે ભગવાન એક કે ભગવાન એક કે હોનારી લગડ્યો હોય હોનાળી લગડ્યો લગાવ્યો ભેગો ઢગડો કરે તો હોનુ કે ના કે લગાય ઢગડો કરે મોટો ડુંગર જાય બધું પદ કે એનો અર્થ એવો થયો ને કે આનો કોઈ નિયામક નથી આનો કોઈ નિયામક નથી એવું થયું કોઈ નિયંત્રણ કરનારો નિયામક ના નિયામક જેમ ટુ એ વાદળા થાય નિયામક છે એ જો જીવતો હોય ચેતન વાળો હોય તો બધા ઉપરી ઠરે અને ઉપરી ઠરે એટલે ભોગ ભાઈ નહીં શક્તિ તો કોઈ હશે ને ઉપરી તો પછી નથી ઉપરી તો કોઈ પોતાના સ્વરૂપ માં ગયા પછી નથી ગયો મુસ્લિમ વ્યુ પાઇન્ટિશ્ચન છે અને આ વાર્ષિક છે એટલે વાત બરાબર છે પ્રગટ થયા છે જય સતન લાભ ને ઉઠાવ રસ્તા છોડી દેવાનો આપડે મંદિરે પહોંચવાનું મંદિરે શોખીન તો ખરો રસ્તા ના શકે મોક્ષ ના શોખીન ના હોય મોક્ષ નો શોખીન નહી રસ્તા તકિનનો જવાબ નથી આ લોક ના કોઈ તો આખી નહી તો આખી દેલે છે એક એક કલાક ના આનંદ માં દે એ એક કલાક નું દુખ કે કલાક ના આનંદ માં દે તેરી કલાક નું હા તે કલાક નું પણ એક કલાક થી આનંદ મળે એનો કોઈ એનો સાકે એક કલાક ના આનંદ માં દે તેરી કલાક નું દુખ જવાબદારી જવાબદારી લીધે પછી પછી જવાબ આપીએ છીએ ખબર પડે છે કે આજે સમાય કઈ છે સમાયમાં જોનાર કોણ છે પ્રજ્ઞા કહે તો બેઠે રહેજો હે આ એટલે જો હું નતો દેખું હું નતો એમ તો જે તમે કહી ગયું છે એ તો લાગત છે એ જ છે એ પૂછે કે પ્રજ્ઞાને બુદ્ધિનું જમ કથી લાઈટ હોય છે સંસારમાં કામ કરે ત્યાં સુધી પોતે મૂળ આત્મા કરતો